હોયું હોય કોઈ યાત્રા એ કરતો હોય ભયંકર વસ્તુ એ દેખાય નાખીશું અને પછી હું કરીશું આપણે ઘુસી નાખ્યું બાકી એક સર્વિસ સિવાય કોઈ બીજું કશું નથી કરતી બનાવી વસ્તુ એક મહાન શક્તિ એ બનાવી વસ્તુ હા જીવતી મરેલી મરી તો નઈ શકેલી મરી તો ના જકે એ નથી આવતું કઈ ખ્યાલ માં નથી આવતું da daga daga vigyan timu thai che world has not created this whole letter only scientific circumstances evidence say, the world is the puzzle itself it self puzzle them two at mein wo dekha seedhe pani padi jaye to vata vata batta upar bana vigyan thi pani gadta nahi rahe kya bola ભગવાન સંબંધ માં બે વાત એક લૌકિક વાત ભગવાન આ વાત છે તમે કઈ વાત જાણી છે ભૌતિક વાળા છીએ એવું કચ્છ ભૌતિક રીતે જાણી પછી આજે બચીશું અમે બધા ભૌતિક વાળા છીએ પેલા ભૌતિક રીતે જાણીએ પછી ભગવાન નથી ભગવાન એવું નથી માનતા વૈજ્ઞાનિકો એવું નથી માનતા ભગવાન બનાવ્યું ભગવાને બનાવ્યા વૈજ્ઞાન તો બિલકુલ નહી માનતા ભગવાન વૈજ્ઞાનિકો એમને ભગવાન ભગવાન ને નથી માનતા સમજે છે હું કઈ જાણતો નથી ક્યારે આ ક્રિએટ થયું પણ ક્રિએટ થયું થયું એટલે બિગીનિંગ તો થયું ને અઠવાડિયા માં ભગવાને બધું આપ્યું સર્જન કર્યું અને ક્યામત ના દિવસે આવશે ત્યારે પૂરું કરશે કૃષ્ણ નો એમ કે છે કે ભગવાને અઠવાડિયા માં જ આ પૃષ્વી સર્જન કર્યું અને જયારે કયા આવશે ત્યારે બધા અંત આવશે આપડે પુનર્જન્મ સમજતા થયા છીએ અને આપડે આ કર્મ ને થઈએ છીએ કર્મ ના ભોગતા થઈએ છીએ કે મારા કરેલા કર્મ ભોગવું છું એવું ના કે ભગવાન સ્થાપિત કરીશું બોલું ને એટલે એમના માટે બરાબર છે ઉપર ઉપર બાપો એ નથી બધી બધે ફરી આવ્યો સાલી આકાશ જ છે શું ત્યાં પછી લખાવો લખાવી ગોડી ક્રિએટર વાત ગમે નહી ભગવાન ક્રિયા તો કહીએ નઈ લોધિક વાળા શું કે ભગવાન જો આ બનાવ્યું તો ભગવાન બનાવે એમ બૂટે આવો આવો એ આ ઉત્ક્રાંતિ રીતે થઈ કે એક સાથે બધું થઈ ગયું અને આધારે આ બધાની જીવ સૃષ્ટિ ની 1-10 हकीकत वर्स्तिकता है विज्ञान थी उसे विज्ञान जैम टू है भेगा बता धीरे पड़े विज्ञान कोई करता, करता है घटना कर કર્યા વખતે નથી કરે સ્વીકારી આપડે તો એ શું કામ કરે છે એ પણ નિયંત્રણ માં આવતું હોય એ પણ કરવું પડે એ પણ નિયંત્રણ માં આવતું હોય તો એ પણ કરવું પડે આપણે જે લોકો માને છે હું કઉે પ્રમાણે હું તો માનું છું કે આત્મા બધા ભગવાન થઈ શકે પણ જે ભૌતિક બાજુ જે આવી રીતે માને જૈનો જૈન પ્રમાણે હું માનું છું કે બધા આત્મા ભગવાન થઈ શકે પણ ભૌતિક લોકો ભૌતિક માને એ રીતે બરાબર ભગવાન જગા છે ભગવાન મોટા કરવામાં જમાડવામાં ખવડાવવામાં બધું સવારે ઉઠ્યા અને રાત્રે સુતા ત્યાં સુધી બધું ભગવાન જ ચલાવે છે એક જીતા ભગવાન જો કરતા હોત ને સરકારી બધું સાવ ભગવાન ના માની સાવ ભગવાન ના માની ના માને ચાલે પણ ના પણ ભગવાન ના કાયદા પાડવાની છે सुखी पड़ोन <laughs> ने मानी भगवान कायदा न्याय भगवान भगवान भगवान तो ભગવાન તમને જે માત્ર ને પ્રકાશ આપે છે નિરંતર પ્રકાશ આપે છે તારી જવાબદારી કરજે પણ ના ગમતો હોય તો પછી મને યાદ કરજે મને હું તને ભેગો થઈ જઈશ કે પછી કાયર મુક્તિ આપી દઈશ આ સંસાર દુઃખો થી મુક્તિ ભગવાન ના આપેલું ભજી મુક્ત ને ભજી ના કરે પણ આપણે કેમ શું તમારે મારે તમારી પાસે આવું મદદ કરી भगवान भगवान तो, <laughs> <जन पेरु> <coughs> <coughs> तो सारी भगवान वगैरह दुनिया जगह सारी नहीं करते प्रकाश आप तो लक्ष्मी पर भगवान प्रीति कोई मा दिखा जय भगवान प्रीति पगवन कर बनते तो भगवान करमें તો કે કે ને ને ઉપર ભગવાન બંધાય બંધાયેમ કરું સારા આપે ખરા દુષ્કૃત્ય ની માફી ભગવાન આપે ખરાબ મારા દુષ્કૃત્ય ની માફી ભગવાન આપે ખરાબી આપે ભગવાન સરળો મુક્ત પુરુષો ને ફરી કાઢવાન મેળવવા જોઈએ ખરેખ જોયું પેલા ભૌતિક કેમતું હોય તો આપણે ભગવાન ભગવાન મેળવવાનો પ્રયત્ન કરો આપડે ભગવાન થવાનું જેને મેળવ્યા તો થાય ને તેને થવાનો પ્રયત્ન છે ભગવાન એ મેળવવાનો પ્રયત્ન કરીએ દીવા થાય તો આપડે ભગવાન દિવાળી થયેલું છે આ કોયડો દરેક માણસ ને પદલ ઉભો થયા કરેલો આખો અરે ઘૂંટાયા જ કરે પગલ પદલ ઉભો થાય એવા માણસો હજી મારી આજ્ઞા આવે સંપૂર્ણ હંડ્રેડ પર્સન્ટ નહીઠ ટકા સાહીઠ ટકા આ કયું છે સંપૂર્ણ પાણી જગ્યા એવું નથી એટલે સાહીઠ ટકા ચિંતા થાય તો દાવો મળે દાદા ભગવાન સલાહ આપે છે તો પછી હું આ બોલશે મારી વા કેવું બોલો અમારા મોટા પગવા માટે ઘણું વાત કરી સાહેબ દાદા સાથે એટલું કરવા માટે કર્યું ત્યાંથી અંદર ના ઉત્ત અમારે મોટા સાથે વાણી ના મારી વાડી ત્યાદ રહે મન અમારું આવું ના હોય તમારું જેવું મન ના હોય ક્ષણિક હોય ક્ષણે ભરતું મારું વસ્ત થઈ ગયેલું મન થાય મન વસ્ત થઈ જાય ત્યારે ભગવાન વસ્ત થઈ જાય ભગવાન એવું વસ્ત થઈ જાય તમને એમ લાગે છે કરે શક્કર માં કુકર માં સામાન્ય કરવું પણ ચાલતા તો હોય જ નહીં ત્રીજો પ્રકાર ના હોય કે સામાન્ય કર્મ હોય કર્મ જ એક અવતાર નો કર્મ વધુ તે અમારી આજના પાસે કર્મ જ જગત ના લોકો કર્મ બધા રહેવારે ઊંઘમાં કર્મ બધા નથી એટલે પછી ફરી રહે ને ખપાવાળું તો કઈક ખપાવાના તો બાકી હશે ને ચાર ને એવી જ ઈચ્છા છે કર્મ વધે એવું જોઈએ છે કર્મ જોઈએ એટલે આપણને ગમે નઈ મને જોર કે છે એટલે આપણે હમી જવાનું કઈ રિવાજ શું છે રાજા છે ભગવાન ના માર્ગ નથી તમારું જ પ્રોજેકશન છે અને તમે જ છુટકારો ગયો હોય તો આવજો વખદારો જેનું કપાયું એની પણ લાગે કે આપણો દોષિત કોણ ઘરે ગદોષિત? ઇસતો કહેવાય ની કાપી એને એને એ દોષિત કહેવાય એનો દોષ કહેવાય કે પરબોનું લેવાનું બાકી હોય એને તો પરબોનું એનું લેવાનું બાકી હોય એટલે કાપે હવે કાપનાર મોળું દુજો દેખા નઈ ને એટલે કાપતી છે જ નઈ દુતી તો પણ તું કહે છે ને એક બિજાનો છે તે લેંદર પૂરી થતી હોય એટલે એ તો કહી જ ના શકાય કારણ કે એની લેંદર પૂરી થતી હોય એટલે પકડાશે ત્યારે આજ આપડે પકડાયા પેલો જયારે પકડા છે ત્યારે ગુનેગાર એટલે ભોગવે સમજી જાય તો આ સંસ્થાને બધા ઉકેલાય છે स्त्री है पुरुष आधार भूजे घर अंदर बैठा होने कोई व्यक्ति तो आपने बूम पाड़ी एकाग्र शक्ति बुद्धि ने खबर पड़े कि आत्मा ने पूछे एकाग्र शक्ति बुद्धि ने खबर पड़े की आत्मा ने कोने खबर पड़े बुद्धि ने के आत्मा ने एकाग्र शक्ति એકાગ્ર થાય એકાગ્ર થયે એકાગ્રણ વ્યક્તતા છે એને ખબર ના પડે મન ઢોળી ગયેલું એને ખબર ના પડે પોતાનો બોલે કોણ બોલતું નવસારી ચાર પાંચ જણ અને મમ પાડે તો તમે શું કહો પછી મનમાં થાય કે જેવી ગાડી મુકશે ખવડાવે ઘણા ના કરે એમ જાય આ માર્ગવાન એ તું કે મનમાં આઈ જાય દબાણ છે ને એવું થઈ જાય ને અને સ્ત્રીઓ માહિતી એવું મનમાં હોવું શું જેવું આપડે બોલીએ છીએ એવું મનમાં હોવું ના હોવું મનમાં હોય બોલાય કે નહી મનમાં હોય એવું બોલાય કે નહી જેવું થઈ જાય પછી આવે રહી જાય ને અતિથિ ને અંગરનારા રોગ અને આવડું આવડું બી રહેનારા સવારે ધાર્યું હોય પાંચ વાગે ઉઠવાનું કોઈ વખત પાંચ વાગે આખ ઉઘડી જાય કેટલા વાગે આપડી કરી ઉઠવાની શક્તિ આપડે એવી શક્તિઓ નથી ને ભાડા કર શું તારે ખબર પડે છે એમાં તમારે શું નામ ભાઈ નું હરીશભાઈ જે કરતા હોય તેમાં દખલ નઈ કરવા ને તમારે તમારે હરીશભાઈ શું કર્યા કરવાનું તમે જુદા ને હરીશભાઈ જુદા હરીશભાઈ શું કરે તો આકાર શું છે થઈ રહ્યું છે થાય છે શું છે અને ચાર્જ નવું થઈ રહ્યું છે પછી આવો પધાર આવો બેસીએ તો કહીએ ને કે છે મનમાં મન બગાડવું નઈ પછી તમ પાસે કહો ના આપે ચાપી આપે પીવડાવી હોય તો જ કહીએ અમે હા પેલા એ પેલા શું કે ના ખેતી કરી નાખો ગભરાય નહીં જોયે એટલે આ લોકો આમ આમ આર્ય તારા દેખાડે અને મનમાં ના અન્નાળી પણ દેખાડે છે એક કે દિંતા થાય આજ્ઞા આપ નિરંત અમે પૂછ જજો આવી અમે ના હોયે અમે ના હોઈએ તો એમની પાસે આવીને સત્ન કરી દેજો તમારું પાણી વ્યવસ્થિત છે ડિસ્ચાર્જ છે હરીભાઈ કરે હરીશ કરે એમાં આપડે દખલ નહી કરવા આજ્ઞા આપી એટલે વ્યવસ્થિત પ્રયત્ન સહજ ભાવે ચાલુ રાખી વ્યવસ્થિત પર પછી આધારે રાખવાનું પાંચ આગળ આપી કે કરવાના કરે ખભરામણ થાય ઉલટી થવાની સાહેબ આપડે કહીએ કે ના તમે ના કરશો ચાલે નઈ થઈ જાય ગયો અને ભવિષ્ય બધો વ્યવસાય તાબામાં તમારે રવિશ્વા ઉપાધિ કરવાની રહી નહી એટલે વર્તમાન માં રહેવું હવે કે ભૂતકાળ ગયો બહિષ્કારી કરવાની તમારે રહીને મારા દુષ્કૃત મિત્યા મેતમ મિથ્યા મે દુષ્કૃતમ એટલે મિત્યા અમે જુઠું ના બોલે જૂઠું બોલે માણસ નું ધ્યેય તો શ્રેય કરવાનું હોય માણસ નું ધ્યેય તો શ્રેય કરવાનું હોય ને પ્રે ને શ્રેય માણસ ટ્રેન હશે માનસ પછી રહી ગયા પોતાને ગમે હે જે ટ્રેઈ ટ્રેઈ હા દોને ક્યાં નહી આવે આ નહી દો અલ ટ્રેન છે ફિર બીજી વારી કને પ્રે અને શ્રે પ્રે અને શ્રે ઇન્દ્રિયો ગમે ઇન્દ્રિયો ના ગમે એ બધું એના આધારે વાતાવરણ બલી આવે બધું પૂર્વધર્મ કર્મચિત છે ભગવાન ચઢાઈ રહ્યા નથી કર્મચારી કર્મી રહ્યા છે તમે કાયમનો કરેલા ફળ અત્યારે ભોગવ્યો છે પણ ભોગવતા ભોગવતા પાછા બીજા પાછા બધા નવા કર્મ થાય ને પાછા બીજ ન ખાય પાછા એ કેરી થઈ ગયો અને ગોટલો પાછો નાખ્યો એવું થાય કે ત્યારે એ બંધાવા જોઈએ ને ગોટલો છેકી નાખતો હોતો ને ઠીક એકડો ગોટલો એ મને ગોલા હતા એટલે પડવાના નહિ હવે બાર મહિના પછી બારી મુખ્ય મજા નથી આવતી મજા હલકા ફૂલ થઈ જાય પછી બારી મેળે છે બારી મુખ્ય રહ્યા કરે ત્યાંથી ભરેલું છે જુદા છે જંતુ હતી વિના ખાયા કરે બધા એ જુદા આપણા આપડે ક્રોધ કરીએ ત્યારે ક્રોધ કરીએ તો એની જવાબદારી આપડી ખરી ને ના આપડે જવાબદારી આપડી શું જોખમદારી આપડે પાલવાયો ક્રોધ કર્યો સામાન્ય માણસ માટે ક્રોધ ની જવાબદારી ક્રોધ ની જવાબદારી ક્રોધ ની જવાબદારી जीवो तो मरे मरे है, है सही, एक आभ्रमचर्यंत जीव, जीव। मरी जाए अरे करे ब्रमच मरी जाए तो जीव छोष बेह आप पर बीजा बदा जीवो दोष दोष દે ના બાર મહિના સુધી હું કયા કોટલા સંઘી રાખું છું પાછો નવા ગોટલા ભરું છું પાછું નવા ઉભા થાય માથા બોજો હોય ગોટલા પડી ગયા અમદાવાદ છે <laughs> માથે પડેલા ગોટલા કયા સ્પષ્ટ ના ગયું એકદમ મને ના રે બોજો કામપુર નિકાલ તો કઈ ના કરશે ને પછી આજ બોજ રાખવાની શું પણ દાદા એતો થઈ જાય છે પ્રકૃતિ થઈ જાય થઈ જાય પ્રકૃતિ ના રીતે ચીકની ફાઇલ રવિભાઈ કે છે કે આ ચીકની ફાઇલ એ ફાઇલ ચીકની છે કે આપડે ચીકણા કે ચીકણું આપણી જરાસક કોઈ ભાવના હોય અને કોઈ ની ભાવના એવી હોય કે આપડે એને દુખીત કરવો છે અને દાદા જ્ઞાન હાજર રહેતું હોય એ તેવા ટાઈમે પછી આપણું ધ્યાન ના બદલાય એના માટે શું કરવું ના એ વાત ખરી છે આ બધું બધું કરવા છતાં પણ જે જયારે સામુ દબાણ જયારે આવે છે ત્યાં દબાણ ની હિસાબ સારું અને આમ અંદર અંદર